આપણે એમના માટે કોઈ શંકા રાખવા જેવું નથી ચાલીસ ચાલીસ વર્ષની વાતો કરે છે નામ હતું રામજીભાઈ રામજી રામજીભાઈ કેમ રામજી છે અને આ કુદરબ્રચાર વાંચતા ને આપે એને લગ માને છે કે છે માન્યતા લોક ટ્રાયલ કર્યું છે પણ આ ઉભા દર્શન ઉભા થશે પછી લાગણી રોપન થતી હોય કે આ લોકો ઉઘાડું કરી દો એટલે કરુણો ભાવ ઉત્પન્ન થયો હોય થઈ પડે કેમ એ કર્યું એમને પોતાને હિત ભાવિક આવું બની ના શકે જો અમારા પરિણામ ધારા આવ્યા નથી જો? પોતા હોય કટોરતા કારણ કે હું જાણ છું હા બોલે કે પોતે આવું પડે છે હું જાણ તમારા જવાના હતા જે ને મારે આવવાના હતા એમ થયું કરે ધ્યાન આપડે શું કહેવા દેશ જેમ છે અને મોટા ઉતરવું શું બધું મેડે બે હજાર એકાદા પોતે જે કોઈ તૈયાર છે ગાંધીજી જતા તા ત્યાં લાલપુર ગયા ગાંધી બોલે દાદા જોઈ રહ્યા દાદા છે કે આપનું અગ્રગ્રમ વિજ્ઞાન એ જે વાત છે એને કઈ આપીટ થઈ શકે એવું છે જ નહીં એવું નહીં હા તો આપડે दादा इसका बताया थे कि थारू है एक नकाबा लोगों को दौड़ता फिरता दादा आने कोई आत्मज्ञान नहीं कहता आ तो भौगोलिक ज्ञान देवो है आत्मज्ञान की पहेली गोपर ये आएगी कि ग्राति गति होवे शास्त्रला गति कार्य करती होय गति ग्राति करी दान करे ताले में बगाई लगा करे और तो जब पाते उठ तो दे આ ધારક એટલે આ તો ભૂગોળ જેવું છે આ તો ભૌગોલિક ભૂગોળ જેવું છે દુનિયા શું છે જિયોગ્રાફી વિજ્ઞાનમાં ભૂગોળ બરાબર છે કે નહીં એ આપણે જોઈએ એટલે ધારક હોય એ ધારક ભૌગોળનું નામ શું આવતું છે આપણે ત્રિમતિદાની નારીકે ચેતનની વાત કરી હતી ભૂગોળની તારું કોડ તારે ને ખોટું તારું ભર ભરું તૈયાર છે બરાબર રીટલાઈન લાવ લેવાનું બોલી ના છે જવાબ દે પાછો હવે તેમ જો ના બોલે તો રવડો દેખાય હા બોલ તો પડે ને બોલું તો બોલું તો પડે તારું એટલે આલરાવા એક વાત હું બોલું કરે કે ના કરે ને આવ્યું પોતે પોતાનંદ સ્વામી છે ને તે શું મારી મરજી વગેરે કોઈ થી તરણું ના તોડાય મારી મરજી વગેરે કોઈ થી તરણું ના તોડાય જાણ જોઈ બીજા બીજા જે માઈ કાકાત છે એટલે કૃષ્ણ છે માયા વાળા અને મારી મરજી ચાલે ખોટું નથી આ લોકોને ભલે ભોળ નથી એ પોતે જાણતા પોતે કૃષ્ણ ની મારા કહેતા હતા કૃષ્ણ આ પ્રગટ નથી અને આ લોકો પ્રગટ લાભ કીધું થાય છે પોતે એમ કહી દીધું કે મંગળ મેલી પરુખને મેળી પરોક્ષ પ્રાણી સપીર એવું કે આપ મારે આખો ની કોઈને કહેવાય એવી વસ્તુ નથી કૃષ્ણ ભગવાન ની માળખે ઋષિક તો કાલે કૃષ્ણ બીજો કોઈ કામ કરનાર ભલે કલેક્ટર કામ કરના તો કલેક્ટર માણસ જ ના હોય કલેક્ટર અને ઘણા માણસું થયા સારું પીતા છોડ્યા મઉ સાર કરતા છોડયા ગાંધો ચા પાણી બધું ચોરીઓ કરતા છોડ્યા અને બઉ સારું ચોરી દે દરેક બાજુ આવું બોલે મહાવીર એવું બોલે કરે રાય માત્ર બોલ્યા એક રાય માત્ર ફેરફાર થવાનો નથી વગર તમને ચિંતા લે છે એ પોતાના મતે દુખમદારી છે આ બહુ બગડ્યું અને આવતું બગાડી રહ્યો એટલે આ કરતા આગળ તો મહાન ભગવાન હતા બોલી ગયેલા હું પેલા પછી હા સંકલ્પ વિકલ્પ ના થાય ને હું ભગવાન આપી દઉં ત્યાં ભગવાન કરી આપું બધું મારે વચ્ચે દલાલ લેવાય ને અમે તો ભગવાન ના બ્રોકર છીએ ભગવાન ના બ્રોકર છે તો ભગવાન બ્રોકર હું ચૂક્યા છે બ્રોકર તો હું ચુક્યા છે કારણ કે એવું કેતા કે હું જૈન માં અને દાદા આવું કેવડે છે મારા માને આમ કેમ આવે કે છે તમારે તો ફક્ત શું કરવાનું વિચાર કરવાના અને વિચારનો વિચાર યાદ ન થાય એટલે ચિંતા કેવાય બહાર ક્લોઝ કરી દઈશ ને એ તમે વિચાર પછી ચિંતા ના રૂપ માં થઈ જાય પછી જાત જાત ના ભાઈ દેખાડે જાત જાત દેખાડે દિશા છે ને વિચાર બંધ કરવાની સત્તા ખરી બધું ખરા કાંઈ વિચારતા કરે આપડે આ બાજુ પેલી બાજુ પૂછ્યા કરે તો આપડે ઘટી બધી બની ગઈ એટલે આપડે શું લેવા દે ને બધી સત્તા છે ના બંધ ના થતો હોય તો આપડે બીજી બાજુ એટલે પંદર બંધ ગયો ને એને જોઈએ તો હજી ચાલુ છે સમ નાતા દશા થયા આપડે તો આપડે મને જ ના હોય ને નહી છે ગમે એમ ફૂટેલપુરા મારે કરવું પડે હું જીવતો છું કારણ કે જય સશ્રી રામ सिक भाई पूछे ज्ञान हो ना होने तो जो ना हो हारा होता है, होता है, एने जोया, एने जोया है। बस बीजू पे तो लेवा देवा પેલું પેલા જે આપડે કહ્યું છું ને એ વિચાર છો ને ગમે એટલા આવે આપડે શું લેવા દે આપડે આપડી દ્રષ્ટિએ બાજુ ફેરવી લેવા વિચાર સારા વિચાર આવતા ક્યાં જ ખરાબ આવતા છે ખરાબ આવતા આપડે કે શું જાણે સારા આવે તો તમે આ કર એને આપડે વાત એટલે આપડે જ્ઞાન પછી એની સામે જોયા કરીએ એટલે વિચાર બંધ થઈ ગયા કેવાય બંધ થયા કે ના બંધ જોવા નથી જયારે જોયું તે કઈ અડે નહી જે જોયું તે અડે નઈ જેમ જેમ આ હોળી છે ને તે હોળી પોતે અલગતી હોય પણ આપણે જોઈએ તો આજ દાદા ખરી કેમ જોઈએ દાદા નઈ જોવાથી કશું ના થાય એમાં વાઘરી ગયો તો થાય આ ખરાબ વિચાર વાઘરી ગાળો તો થાય આપણે માટે કામનું નથી આવે જોઈએ ખબર પડે ના વાત હા એ બોલાવે જાય પછી અને સરખી સરખી કઈ ને બધા એ પછી આવે કરતા નથી તો કૃષ્ણ કુદરત એમ સમજવું જે એલ્ડર હોય ને એલ્ડર ત્યાં બાળ હું આત્મી ઘરે ઘર ખા એક ખાત્રી નથી એમ કહો સતી ઉઠો ખબર નથી ભાઈ ફોટો ખી લે હા એટલે પોતાનો ટીપનો ભાગ છે તો શું કરું ગાને તે કોણ એ કબર નથી બેટા નથી કબર ને બેટાજી હું કાઈ સે કબર તો છે હે તું તકે ફાલ્ગુ નથી તું ફાલ્ગુ નથી તું ફાલ્ગુ નથી ફાલ્ગુની ખરેખર ફાલ્ગુની છું તું બોલ ઇજ ફાલ તું કોણ નામ જુદું મારું નામ નામ જુદું ઓનર એટલે તું કોણ ફાલ્ગુની ફાલ્ગુની માય ને શું કુમાર પૂછજો કે તમે કોણ છો જાણો છો પૂછી ગયો દાદા ભગવાન પાસેથી જાણીએ દાદા ભગવાન ક્યાં છે ઘરે કોઈ દારો કંટાળો આવે છે કોઈ વખત અશાંતિ થાય છે આનંદ માં જ હોય છે એટલે શાંતિ જ હોય માલા ને એમ છે આનંદ રહેશે હજુ કોઈ હજુ કોઈ કીધું નથી એવું ના કેનાર મળી આવ્યા હજુ સુધી નથી કર્યું શું થાય ફાલ્ગુની ફાલ્ગુની સહેજે અક્કર નથી તો અસર થાય ચડે તો જે લાગતું એ કે આ છે જ નહી માલિકલ આપડે આપડે <laughs> <laughs> નામ નો ડ્રામા ડ્રામા છે આ પછી ડ્રામા માં તમે કડું લાગે છે ગમે છે ગર્યું લાગે છે ગમે છે આપડે લેવા દે કેમ આવે ભેદ પાડું એટલે કડવા ગુજરાત ચીર ચડે પછી આપણને અને મીઠા બરાક થાય શું થાય ને આપડે ગુસ્સે થઈ જાય ખાવાથી ગુસ્સો થાય છે શું ખાવાથી ગુસ્સો થાય છે જેમ જેમ ધીમે ધીમે જેમ જેમ તમે મોટા થા ઉમર માં એમ તેમ એમના ઉપર કંટ્રોલ આવતો જાય પરવાનગી લીધા વગર થાય છે કમાડી ઘરે તો જ રહેતો પરમિશન ફામી હું આ જ ગેટા દે હું બરાબર કવિતા एकदम હું ગુજે એમ ન થઈ જઉં છું એમ ન જસ થઈ જાય ઈમોશન દે દે ભાઈ ને ઈમોશન મોસમ એતો ન દે દિવાળી થી પદાઈ ઇર્ટેલ બદલતેલી છે ગોડ હે સ્વોટ બદલ દે છોલે ભગવાન આ કુંભાર નથી કે આ બધું પહેલેથી અનારી છે કેમ કહ્યું છે ગોળીજ ક્રિએટેડ કરે ક્રિસ્ટન વ્યુ પોઈન્ટ ઇન્ડિયન મુસ્લિમ વ્યુ પોઈન્ટ પ્લાસ્ટિક માં એવું નથી પ્લાસ્ટિક માં God in in every creator, whether visible or invisible, not in creation. બધામાં હવા માં પાણીમાં બધે ભગવાનના એ જીડા જીડા જંતુઓ છે તેની મય ભગવાન લઈ લા ઓપન રહ્યા નથી દરેક ઈ માત્ર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ ઇનવિઝિબલ Invisible જોઈ લે It is બિલકુલિમિટેડ આઈ સાઇડ છે માઇન્ડ ઉપર માઇન્ડ ઉપર આધાર નહી માઇન્ડ તો વાંચવા ના હોય તો માઇન્ડ તો અને ચશ્મા વાળો હોય તો એવું સારું હોય કે જોઈ શકો હા એ મન ની આંખ જુદી હોય ખબર ની મન ની આંખ એ જુદી વાત હોય એ દીએ કેવાય જોઈ શકે છે દેખાય ને હે અને રિલેટી જોઈ શકું મે no. તમને હવે આ બી શરીર ઉપર નહીં પડે ને બસ ભેસ થાય ગયા છે ને બસ બસ એટલું જ પડે બાદલા જ નિરંતર નિરંતર પરિવર્તન તૈયાર કરવાનું જગત એક સ્થિતિમાં રહી જગત નહીં કોઈ દાડે તો આપડે એક સ્થિતિમાં રહીએ તો એ પરિવર્તન નથી આયા કરીએ કે શું થાય બાકી આ તો પરિવર્તનશીલ જ છે પરિવર્તનશીલ બઉ ડા માગ કરવાનું સ્થિતિ એટલે આપડે પાસ કરી અને પછી એની સ્થિતિમાં રહે ખરું તો પછી સ્થિતિ બદલાય ત્યાર પછી આપણા મનમાં શું થાય એવી રીતે પાસ નહી કરવું જે પાસ કરવાથી સ્થિતિ બદલાય વે છે એ જો માં ફાવે અરે હાથે કેશન છે આપડે પ્રશ્ન શું પૂછો ભાઈ મારે મતભેદ નહીં પડે કે ટેમ્પરરી છે લાઈટ કે પર્માન લાઈટ છે કારણ કે આપણે મરી જઈએ છીએ આપડે મરી જઈએ છીએ એટલે કાયમ ની નથી આ પણ જે કાયમ કાયમ નથીનાર ન ફાલ્ગુની ટેમ્પરરી હવે તું જી ફાની જો માનું છું ત્યાં સુધી ટેમ્પરરી નો લાભ મળે અને તું જે છું જાણકાર ટેમ્પરરીને જે જાણે ટેમ્પરરી બીજી કોઈ વસ્તુ સમજી ગયું તો કોણ છું નાવું જોવું લા પો અને સોલ નો શું ધંધો હશે એટલે એક જિંદગી પોતે સેલ્ફ નું નથી ત્યાં સુધી ભટકવું પડે અને તું સેલ્ફ ને રિયલાઈઝ કરી અને સેક્શન ના કહેવા પ્રમાણે તું ડ્રામા બધું માલા નામ તો સારો ઉકેલ આ પછી સોલ્વ થઇ જાય એની પર આરોપ જ આપું તું ખરાબ કર્યું હું પર્મનન્ટ છું બધું રાત સમજી આ કોણ બોલે છે તારી જોડે વાત કોણ કરે છે આ રેખા હું ના મારા જેવી વાત કરી તો આ બે હાજર નું પરમાનન્ટર નો સરખું થઇ ગયું ને એવું નથી આ તો આ તો બધું છે આ નિકેનાઇઝ છે આ ઓરિજિનલ બોલે છે કોણ બોલે છે પછી આ ઓરે એનાથી ઉતરે એના પર ઓરિજિનલ થયા કરે પછી એની પર જતી ઉતારી થયા કરે તને સમજાયું સમજો હું બપુ બોલતો નથી અને પેલા સાયટી શું નામ સાયતું મે <laughs> ખોટું છે મેં એમાં બહુ પ્રેમ હોય તારી પર બેનપણી નતો પછી તારે ક્યાં દબાણ કરે શું કરું તાકી જવું ને પણ એવું પ્રેમ હોય ને હું પ્લેન આવતો હતો એક મોટો મુસલમાન બઉ મોટો જે હતો મોટો ત્યાં મારા અને મારી સીટી હું એટલો મારી જોડે બીજું કોઈ હતું નહીં એની સીટી પર આવે તો જગ્યા નહી હોય સારી આવી પછી હું મુસલમાન છું દુખ ના થાય હું તમે જોવા બેસી શકું છું કુ કહું બસ તો હું લઉં નઈ તમે તમને જે લાગે ને ત્યારે મને જાય નઈ હવે જે કહી રહ્યા છો તે વ્યાજબી જ કરી રહ્યા છો તું અમારે એવું લેવા દેવા નથી કારણ કે તેઓ પછી અમારા ઉપર તમને અભાવ તો રહે તમારી માન્યતા કારણ કે કાઢેલું છે અને બ્લડ જ તમારું આ નોનવેજિટેબલ હવે ફક્ત વાધકો ને કે જેનું બ્લડમાં નોનવેજીટેબલ ના હોય જેનું દૂધવા માતાના દાવણ નોન વેજીટેબલ ના હોય તેને નહીં લેવાની છે તમે નોનવેજીટેબલ કેમ લેતા નથી કારણ કે મારે સિવિલા પછી બીજો શબ્દ પૂછ્યો કે તમને વાંધો શું આવે છે ત્યારે મારું પેટ છે એ મધા કુકડા નું કબ્રસ્થાન નથી કે મધરા એ દાખવ બાર જગ્યા ગણી છે એટલે એમનામાં વિચાર માટે જો ના ખાતા હોય તો એ રાખવા જાય છે પણ સુધરેલા હોય જાનવર પણ સુધરેલો હોય ચીવડા જ હોય માણુષ એકલા ચીવડા જ હોય કે જાનવર પણ ચીવડા હોય આપડા મનુષ્ય અહંકાર કરે અમે મનુષ્ય ઘેરી મંબ માં નથી હોતો કેમ કાગડા ખોના પોપટડા ખોનો એવો રાખતા કબૂતર કઈ કારણ છે અને ત્યાં ગાય નાખી નાખે અને તે શરીર ગણો હોય તો હરે જીવાત છે માટે હરે મનુષ્ય બાઉન્ડી છોડી પણ એ બાઉન્ડી છોડતા વાતચીત કરજો નથી આવતી શું બરસ બના એવું કોઈ પૂછ્યું તો આપડે આ